તેથી તો તેથી તો તીર્થંકર ભગવાન મનુષ્ય મહાદુર્લભ છે આત્મા જાણો કે છે મનુષ્ય પણ મળવું મહા દુર્લભ છે એમ જાણો કે છે ના મળે મનુષ્ય લાડવા ખાવાનું ખીલ છે મનુષ્ય પણ તો થોડું કર્ઞાન હોય અરે ધર્મ ધ્યાન વધારે બે મિક્સર થયેલું હોય ત્યારે મનુષ્ય પણ મળે આ બધા નહીં તો પછી આ લોકો કાગળ બનાવે પેલા ઘાસ પરા એટલે ચાલે ને ત્યાં તો કાયદેસરનું રાજ થોડું આર્થ ધ્યાન અરે થોડું ધર્મ ધ્યાન બે મિક્સચર થાય એની ઈચ્છાથી નહી થતું પર છે શું કરવું પડે છે જય સચિદાનંદ કેવી થાય છે જેમ પોલીસ વાળા ને દંડો મરતો હોય ને તેના વિકૌદાન પોતાને આપડે એમ પૂછે છે ચાલીસ મીટર માંથી અડધો મીટર જેટલું વધે પણ આપડે કઈ તો હું શું કરું કે છે એટલે પરતા હતા અમે કેટલાક ને મનમાં ના ગમતું હોય એવું બને કે ના બને ના ગમતું હોય ચોથા આરામ ગયા બધા અત્યારે ગમતા વાળા થોડા ના ગમતા વાળા વધારે નઈ તો આ તો ઊંચી ક્વોલિટી બીજી અધુબધ જાય પણ છૂટકો ના છૂટકે જવું પડે બિચારામાં પરણે કરવું પડે છે આખો દાડો રૌદ્રદ્યાન નું કારખાનું કાઢ્યુંકડાર કકડાઉન ગોડાઉન હોય પેદા કરે હવે આપણું જ્ઞાન એવું છે કે આરત રૌદ્યાન બંધ થઈ જાય શું થઇ જાય અને ભગવાન ભગવાન ચોવીસ તીર્થંકર શું કહ્યું ધર્મ કે આરત રૌદ્ર ધ્યાન ગયું એનું નામ ધર્મ કે છે નહિ ત્યાં સુધી ધર્મ જ નહીં ધર્મ ધ્યાન અને શુક્રધ્યાન હા એ તો કારણ છે આપડે તો કોઈ ગુસ્સો આવતો હશે તો એ પ્રતિ છે નથી ના થાય ને તમારે થતું જ નઈ બોલતા નથી ને રમણીક ભાઈ કે છે કે બીજા દોસ્ત જોશે ત્યારે થશે શું બીજા દોસ્ત જોશે ત્યારે થશે હા દોસ્ત જોવા પ્રતિબળ કરવું શું હા ખરેખર કરતા નથી ને એટલે ના થાય દોષ જોવે છે એવું બોલે બીજા ના દોષો જોશે એવું જોયે કોઈ પણ એ દોષ માં નથી આવતો શું કહ્યું એને પતિ કરવું જોઈએ ક્યાં આમ કેમ થાય છે ના થવું છે આપડે ભરેલો તમને સમજવું પડે હું તમે સમજો આપડી ગામડી ભાષાની બધી વાતો ને તરત સમજણ સમજણ પડે ભરેલો માલ નીકળ્યો ભાષા પરિણામ પરિણામ છે હા એવું બધું આવું બધું જીણું આપને સીધતા આવડે શીખવાડે પૂરતું બીજી વાત ભૂલી જાય એના કરતા આપડી ભાષામાં તેથી શાસ્ત્ર વાંચવાનું નાખેલું મોક્ષ થાય ને ધંધો ક્યારે કરવો છે એટલે હવે જ્ઞાન લઈને તો નહી આવે ને સાત્રો જે ભણવાનું જે કે છે ભાઈ એ દ્રવ્ય છે શું છે એમને વાત નીકળે ને તે દ્રવ્ય અને અમને આરાધે તે દ્રવ્ય એ ભાવના કહેવાય જે માલ ભરેલો છે તે નીકળવાનો કેવું એમ વાંધો નઈ શાસ્ત્ર આરાધે મારી માલ એવો ભરેલા આવેલો ને એમાં આપડે વાંધો નઈ આપડે જે એક લઈ લે બઉ થઈ ગયું